તમે તો એટલે રાખો પા લોકો કામ લઈ ને આયા બસો માલ એટલે અમારા ભાગીદાર તો કેવી રીતે મત છે ભલાના જો પડે એ થઈ જાય જો હીડેલ તો ઉડ ના પડે એટલે બસ કેગર કરી આલીયા આલા ભાઈ ટક કરવા લાગજો પડે આ એક આવા બોલો ટક કરવા આબસીન આртиક આ સુમકી સેલીમો નો બોચિનો સુમકી કે એટલે પછી હા ભાગીદાર બંડી કાઢી કરવું હું એ લેંગો અને બોસ્કી નું ખરીદલ ડબલ હોર્સ બોસ્કી સિલ્ક ટુ વેર અને કેળવા ઇન્વાયરી મને પછી મેં મારવા મારવા જેવાયું મે સંજોગ પ્રમાણે બોલ્યું ભાગીદારી <laughs> ઘણા એક બાજુ તારી આવતી પેલા લોકો ના ખબર ના આવી પછી એમ તો જોયું ક્યાં હું આ નાચ્યા થાય પછી નાખી નાખી ગયા પેલી પેલી વાત કોણ પેલા બારવટી ભેગા થયેલા તમને એ વાત કોને તમે પેલી ગાડી ચૂકી ગયા હતા એક માછી ને માર્યો હતો મેં કામ પર ગામ લાનું બધું આખું નબા પાદી નું કઠેલું શું સમજાય કે છે આપડા ગામમાં આખું ગામ જેવું છે આખું ગામ ફૂકી મારી મારી સરગાવી બેઠો તમે જોઈ બેઠો બાત્રે નહી અમારા ભાભી બે છી કરે છે ન્યાય ને જોનાર આવે નહી તો પછી આવડે પેલી વાત કરો તારું બે ને આબરવી છે એવું થયું પચીસ સાંભળજો મોટા ભાઈ બિ માં આવેલ નહીં જો કામ પૂરું કરવાનું બિલાસમાં આવેલ નહીં એટલે પૈસા આપો તો બિલ આવે છા નીકળી ગયા તમે ક્યારે એટલે કોઈ બીમાન લી આયા અધારે લઈ જાતા મારે તો અઢાર રાત માં આવ્યા અને અમારો એક નોકર હતો અમારી ઉકબર નો પટેલ હતો ફીઝ નો પટેલ તેમાં જોડે બે હજાર ઉપડ્યા ત્યાર વાનગી ત્યાં રાતે ખાવાનું મળવાનું વાનગી પતાવી દઉં ત્યાં ખાય અત્યારે આ ગોળું નઈ ગાડું નહીં આપણું આપણું દેશ આપણું નામ તો બદલાય નથી હોતા વાનગી બદલાઈ ગયા હોટલ ની વાનગી બદલાઈ જાયબી ભૂગાવે ગરીબ ના પછી ત્યાંથી નીકળ્યા એક ઘોડા ગાડી નીકળ્યા પેલી ગાડી એક બાજુ ઉપડે જોઈએ છીએ ગાડી ઉપડી દેખીયા ઉમર નોની ઉમર નોની નક્કી કર્યું ભલે ની ગાડી જતી નાસ્તો કરી અને છ વાગે નાસ્તો ટિકેટ ની ડબી તો મારે પીવાની પેલા બાપા મલે શું કહીશિયાને શું કહીશ હજાર રૂપિયા મારીને સારું દેખાય ચેક કર્યું ઘર પર પૈસા જેવું ભરકી જશે સમજી જ મોટી બાવરી બધી અને રેલવે રેલવે થી એ ભાઈ અંદર વીસ ફૂટ સ્લોપ માંથી નીચે બાવરી બધી આવે એ તો લોકો કેવરી હું ચાલુ છું ચાલતા ચાલતા ઘણારો ખા મેં પડ્યો સારું છે તો આપડે મોતિયા જશે એવો મેં વિચાર કર્યો જો આપડે સીધા જઈશું તો પડકાર કરશે શું કયું વિચાર કર્યો કઈ કર્યો જ્યાં બેઠા હોય તો જવું આપડે પોતે કોણ બેસી ગયા સીગ્યું સિગરેટો પીવા માં છું તમારો બગાડવા પૈસા નાતા સિગરેટ બેન ચાલ્યા અત્યારે તું જાય નઈ જતો આપું એક સ્ટોર ઉતરાવાનું જ્યાં ખરું સરકારી સ્ટોર ગવર્મેન્ટ સ્ટોર દસ મિનિટ માં સ્ટોર માં પોચ્યા પેલો પછી તારે કઈ ક્યાં આગળ ગાડી ત્યાં નહીં આવી ગઈ તમે તમે રસ્તે રસ્તે ભારું પૂરી પડ્યું હા ચાલા ગયો કે નહી ઓર એટલે બોલહી દે બી સ્ટ્રેઇટ રાઇટ ટુ ધ ટી આ ચાલ સ્ટ્રેઇટ જાય છે ને સામે થી ગયા ટ્રેકિંગ એને ઈઝ બોઇલિંગ હો કોરી ફાઈલ કમીયા વેરી ગુડ કોને દેયા સો ઇન્ફોર્મેશન અપને આપડી આપડી જિન છે બોની દેતોય બોકિંગ આપડી આપણી હા કરી આપી જતા દારો દે ને વાણી જેવી નીકળે આપો નઈ એક દાખલો નાનો દાખલો છો તમારી માના રંગોળ મારું તારે કઈ રાતું અને બોલીએ ની બેતા બની જાય સુરતી લોકો અમારા નાના કરતા નાના ખીજવાય ને બે ત્યારે ગાળો ચોપડી ગાળો જલ્દી જાય અમારા સુરતજી સિંહ નેતાજી બહુ ખુશ નારાયણ ખુશ જ મારી કડક મારી બચી ક્યાંય પણ મે તમારે મોટા જોયું હોય ને હું ભરતોજી મારે સુબા ને મારે સુબા ને મારે બધા મોટા ભાઈ જવા તમે કરો છો બહાર જ ઉડાઈ દીધું ના પથારી માં મરનારા કે રાજેશ પથારી ચારી ચારી ગઈ ને પછી કિંમત ના કર્યું તે ઉડી ગયેલી અમદાવાદ ના પડે અમદાવાદ પડી ગયેલી પણ પેલું ઝાડી ઉડાડી ગયેલા અમારો પિતરે ભાઈ હતો પાછા પ્રેસિડેન્ટ પંચાયત ના પંચાયત ના પ્રેસિડેન્ટ પાછા બિલ દેવા દેવાના પંચાયત માં રાહિ બી આવ્યો ते के मार बाने, आ। मार थाए, के बोलसे। पाड़ा रोलो के, पाड़ा। के तरद, ना दो न न तो मने तो વાત ડુંગળી વાળી બીજી હજી ત્રણ પછી હવે ભરતી પછી ત્રણ પત્યો પછી વખતે કઈ હતું નહીં ખુબ વરસાદ પડ્યો વોટર આટલું આટલું પાણી થઈ ગયું તો શું ગુંતા બેઠે હોવા કે રા ઇતે સીટ ડાઉન દે સુમ સુમ એટલું વધારે નહી દરિયો દરિયો થાયો નહી એટલું સ્મોગ સ્મોગ તાં ઈ જે સાઈડ આપણે અઠે આવે ને ઠીક અર્ધર નીકળી જાય એટલું તત્કાલિક વાવું કરો ડારો કંતરવ કંતરવ કંતર કંતરવ ટેક વન સામાના મન ને વસ કરવું તાંત્રિક થી મારો આ તાંત્રિક યોદ્યા કે છે ને એને વસ્ત કરી નાખે અને બીજા તારક દે હોય છે એક મધુતી સ્થિતિ જીવાગ્રેવાળા તારક છે શી નાલે વી સુ કે પકશો ન કેતો મધુતી સ્થિતિ જીવાગ્રેવે સુ જીપટી મીઠા જીપટી મીઠા જીપટી મીઠા જીબની દાય પર અંતંગ ઉસલી જીબ પર એ ઉપર મધુ લી ના બેટા પાણી પાણી બના પોતાનું મનવસ કરે નિયમ એવો છે દુનિયામાં કે જેને પોતાનું મનવસ કરે ત્યારે બધા મનવસ અને તે પોતાને જે પોતાનું મન જેને વધ થઈ ગયું એને બધા ના મન વધી જાય પોતાનું મન વધ કરવાનું છે એટલે રજા મારી કાઢી લેવું હા બેઠા કાયદે તર ના આવે છે દાદા શીખવે છે સારી વસ્તુઓ કે જેનાથી વર્લ્ડ માં રહી શકાય ચોરી કરતા શીખવા એમ કઉ છું બીજા લોકો ચોરી કરતા ના શીખશો ચોરી કરતા ચોરી કરતા આવું સ્વીકાર છો તો હું એમ કઉ કે ચોરી કરતા એટલા માટે શીખવાનું કે ચોર આપડી પાસે જોડે આવ્યો છે એવું ખબર પડી જાય આપણે મુંબઈ માં જોડે બેઠો ખબર પડી જાય ધંધા માટે નઈ ચીકો કે છે રાધે મારા દેશ હજાર જતા તમને કશું ગમ્યું નઈ નઈ બારવિયાનું બહુ ગમ્યું આનંદ વધ્યો જ થાય તમારો થાય ચોરી કરવાની તમે તો છે ચોરી કરવા શીખો એ ટેકનિક શીખી કે જેથી કરીને તમને કોઈ ચોર તમને તમારું બધું ના કાપી જાય વાઘ ની બોર્ડ માં ગયા હતા ને તમે વાઘ ની બોર્ડ માં તો એવું હતું સોનગઢ માં રસોડા કર્યા કર્યો બોલા પછી આજુ બાજુ એરિયા પૂછ્યું એરિયામાં વાઘ ક્યાં રહે છે ત્યાંના આદિવાસીઓ કે વાઘ આપડે તો જવું છે કઈ કયું મને વિચારો કે આ જ્ઞાન મને કેટલું પરિણામ પામ્યું છે મને જોવાનો વધે એટલે જ્ઞાન પછી હા ખરું ખરું થર્મો મીટર પર લઈ જવા માટે ભૂતકાળમાં ગમે તે થઈ ગયો ઘડી પેલા હું લાખ હોય ગયા તો એનું કશું અતાર નહિ અસર એટલે ભૂતકાળ ભય ગયો ભવિષ્કાર નો અમને બિલકુલ છે જ એટલે પેલા ગઈ બાદ અને બોલ દેખાય આગની મોટી જબરજસ્તી વિનંતી ગઈ દાદાજી ના બેન જેવું ફ્લેટો જેવો છસો પાંચસો છે ફૂટ ગયા છે એટલે પછી મને નહીં સંકલ્પ આવ્યો આ તો વાત પેલા જતા રહ્યા છીએ ગુમ પા ને પછી એટલા માટે આપડે ઘે ચાલો ભાઈ આપડે ઘે ચાલો નીકળ્યા પેલો હતું તો એની મુસા પછી એમાં તપાસ કરી સમજીએ કે સુધારતા ગુફામાં પેથી બિનેસ માં ભય નહી ભય નહ લાગે કેવો ખબર સ્ટે એ ભય નહિ લાગે મોમો લાગ લાગે કેવું મોમો મરણ આવે તો ભય ના લાગે આપડે પેલા વાત કર્યો પેલા જેવો નીકળો તેવો જઈને બેસી ગયો દાદા કહ્યું કે આ માઉસ એટલા આરસુ છે તરુબેન કે છે दरक वक्ते भविष्य अमने तो बड़ी रीते लगे कारण तक પ્રતિ પછી અનુભવ માં આવે અને પ્રતિથી બેઠા માટે છૂટ્યા નહિ અનુભવ માં આવ્યા પછી છૂટવ માં denicated and in your gnana that is gnana bhai and then last you ke anubhav ma to aale na anubhav ma aaya pachi bhai chhutai ke bhai anubhav ma aaya gatchi pachi bhai chhutai it present he is telling that you are having only the belief kucha nirve it has not coming knowledge and it has not gone to the experience anubhav ma anubhav ma gnana aava to bhai chhutai em ke gnana anubhav ma ભય નો અનુભવ થયા પછી દરેક પછી એટલે મારી જોઈ દે ને તેથી આવ્યા છે ને તમારી પાસે જ્ઞાન લીધું હોય તમારી પાસે અમુક આ વાતો જાણી હોય તો એ ભય આવતા પેલા એનું જ્ઞાન થઈ શકે ખરું ને રાધે ભાઈ પૂછે છે કેટલાક લોકો ને મરણ નો ભય કેમ હોય છે મરણ નો ભય કેમ હોય છે કેટલાક લોકો ને કેટલાક હોય છે એનું શું કારણ એને જીવાની ઈચ્છા છે It's a belief all the past comes from blue then he's talking knowledge and at last he's suffering of the no test constant the it comes from blue ada tau the car va nahi mare gyanman and darshan mara to gyanman pichh gyanman terus butta yet કોર્ટ માં ડિઝાઇન જેમ ડિઝાઇન તમારે અત્યારે છ ફૂટો છે અને હિમાલય ત્રીસ હજાર ફૂટ નો છે હું થઈ એ પ્રમાણમાં હિમાલય ઊંચો આ બધું ઊંચું થતું જાય આડત રીતે હજાર વર્ષ આફ્ટર થર્ટી એટ થાઉઝન્ડ ઇયર્સ ની હાઈટ વન ફીટ 38,000 38,000 મનપુર આજે આના માના કે કેરે આખે આખે તારા પાડો હે ને એવા દેખ મા મા વિછત્રામાં આપણે એને રખડું ગોડા એક એક જાતું મોડેલ વર્લ્ડ થઈ જશે મોડેલ વર્લ્ડ ઉમર કે દે 20 યર 20 યર સુરત લઈ જવા ચાહીએ હા યસ ફાડા ફાઈ મોડેલ છેદાર કે છેદાર છે ને છે ને જોયેલા મજા દાદા ની પછી કર્યું થશે એવું લાગે છે you can talk here but I know I I don't really like to give calls I don't know I think it's it it. eight top man પછી પાંચ પાંચ ધીમે લઈએ અત્યારે અત્યારે જેવું બેતાલીસ બીજા બે ચાલીસ હજાર સુધી ઓછું નેચું થવાનું નથી કઈવાળો દાદાજી આપડા જ્ઞાન લીધેલા બધા મહાત્મા સાહેબ ને ત્યાં લઈ જવ ને બધા આવે દાદાજી તમે કકરણ વિજ્ઞાન એવું લખેલું કે તે ક્ષેત્ર પાછા અહિયાં આવે ત્યાં આવે જોક થાય અને ત્યાં થઈ ગયો હોય તો અહીં આવે એટલે ત્યાં બી એવું થવાનું પડું પણ ચોખો થયેલો માલ ત્યાં કેટલો વખત સુધી રહી શકે મુશ્કેલ ચાલે જાય પચાસ હાજર બધા પંદર થી બે હાજર ના આવી પચાસ હજાર પચાસ પછી પચાસ હજાર ક્યાંથી જોઈ ને તમે બોલો છો તરુબેન ક્યાંથી જોઈને બોલો છો તારુબેન હા પૂછે છે કે દાદા ક્યાંથી જોઈને બોલો છો તમે જોડે પણ નાટક નોંધ અંદર થી ના થાય અંદર થી ના થાય વ્યવસ્થિત માં <laughs> <laughs> <laughs> <laughs> જય સચિદામ દાદા ભગવાન